એમાં કરતા કોઈ કે પોતે હાથમાં કોણિક કરતા કરતા અંબાળ આવે તો નૈમિત કરતા કરતા એ પણ નિમિત્ત બ્રહ્મા નવી શકે એમાં નિમિત્ત માટે જોઈએ દેખાવા મળે પરમાત્મા વ્યક્તિ છે જો નું કામ કરી જો નું કામ કરીને નું કામ નહી હું કરું કાકા એ સાચાયા ગરે પોતાને કરે گا સાલ હાથ મત દે કે એને કરવાનો હોય ને છે એક જ એ યુનકિયર યા અલગ ઉતવાલી દે મને રાખવા દે ભગવાન શક્તિ છે કે બાપર દાદા નથી બાર ના ભાઈ <dyei inainha> <didi Après le pain auều> Ustwahiva here ne lai? śrithi ha ne lai. Pfódio next zappyぎ? Blibbie no nimity angel? be r políticas Ustwahiva k täti... Ustwahiva k mir ti following? Hermiúel? Jaga. Ma ne uxa li gotzit. Ma ne uxa li gotzit. કારણ શું નથી રૂપાંતર તો ખયાદ કરશે રૂપાંતર ઉત્પન્ન થઈ થવું રૂપાંતર રૂપાંતર થયા કરે ઉત્પન્ન રૂપાંતર રૂપાંતર થયા કર એમાં આત્માની શક્તિ ડેમી થી કાળ ખરી કે રહી છે નથી લખતા દવા એકદમ સીલ કરી રહ્યા છે ઓગણીસો એક દરેક વસ્તુને થઈ જાય છે દરેક વસ્તુ નથી કરે એ કાળ જ કહે છે નવીન જમમા બધું આવી ગયું તો તોલે ને પછી એટલે બધું તો પંડન મારી ભગવાન કરે છે એક પંડવ રાજ કોઈ આજી છે બસ બસ તો તૈયારી છે અચ્છા આ તો તૈયારી માટે થાય છે બેટા પણ તો પર્યાવરણ છે હવે આજી ભગવાન પકડી છે ઈસી આઈ ગઈ આજ તો આત્મા થઈ જાય છે ને ને ને મેટલ તમે જો તમારું શું થાય આ તાત પર માર નામ દેતે કે દેવ સિને માર મેને કેવા આતા જાય તે આ તાત બનતે ગયા કે તોલે બનતે હું તો બંદે કે આયન દે તો આ બંદ રહે તો આ ગારસ જાય એટલે કે એવા આતા જ જાય મે આને આપ એક મોક્ષમાં પૈસી આતા શ્રે અને જ્ઞાની બહુત કહીયા કે એ સમજવું છે ત્યાં નથી જ્ઞાતા આ બધી જે રીતે ધ્યાન કરીએ તો એ વસ્તુ બરાબર છે કે નહીં ધ્યાન કરતી વખતે જ્ઞાન દ્રષ્ટા એ બધું ધ્યાન બધું ધ્યાન કચેતા એક રૂપ છે ને જેટલા ધ્યાન માટે પણ આપણે જેવું જોય છે કાર્સિકોધા છે એ આપણે જોયું છે કે સિદ્ધાર્થ ના આકાર જેવો છે અને પ્રકાશ થાય છે અમે તો જોયો છું તો અમે એ રીતે દાદા એ જોયો છે એવી અમારી ખાત્રી પૂર્વ ની શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા રીતે અમે કટાશભાઈ ધ્યાન કરીએ તો સાચું છે નહીં સર્જતને આ રાજ્યો છે એક આદાય જીવ સારી અને જીવ છે અમે જીવ સારી અનુભવ નથી કે અમે અમે સાદાઓના આ વાણીના શબ્દો ઉપર શંકા હતી સંપૂર્ણ સરકાર હતી કે આજ આ સિદ્ધાંતના આંધ્યો છે અને એ કારણે ટકાતા છે સત્તામાં છે પોતાનો ધમ નાગે નાગે છે એ અંત સંભળતા આ રાજ્યો છે ટકા કે પરવડે પ્રકાશ શું કરવો પ્રકાશન આખરી જાર ધ્યાન રાખે આ બધા લવા ઉપર એવું કોઈ કરતી એ કોઈ નથી એના મારે બીજો બદલા બતાવી શકાય સરકારે અત્યારલાલ ને છું એ આરબ સેન્ટર ખાતે લાગતું હતા એક રાસ પુદાતમા તો એ અમને જાણવા કે એક એક તરીકે લાગે મેનેજીએટ ઇટ છે કે ત્યાં સુધી કે એ દરમિયાન આ બધા થઈ શકે એની વારી આવી ગઈ ના આ તે નહી એક ઘર રહેવું સાદા અંદર રહે સાદા તો એક ઘર રહેવું અમે કલેક્ટર ગોતાવાળો એ ઉડાય બેઠા નહોતા હતા કે હું ગોતાવાળો ના ધારના હવે તો મને પણ કટાવા આનું નામ આઈ પાસ કરતો ને આ કે કુડાઈ આઉટ આ બાય હેડ સે કે ગોતાસ કુવાલી ને તો જા તરસલા ગલન બરાઈ તો થાટ પરવાની છે અરે અમી જાય લેઈ દે કે એને લેતા બતાવું એને કોણ બતાવે એ તો સાદા ને નાક પર બી તો લાગે બતાવી લે લેકલા આધી કરી લે બાહું ડાક્યા ને બરાહાદા બેસતો આપો તો આય وده كده اللي انا عايزاه طب كده طب كده ايه اللي جديد ان في ايه اللي اتغير ده طب كده الجديد ان هو غير كده ده انا عايزها على كده انا عايزها كده انا عايزها كده كان يعني انا عايزها كده دي بدل لا كده और इधर भी है उधर भी है और इधर भी है उधर भी है तो कौन कल करे तय का उसी में आ करके हां तो वैसे पहले कुछ तो करेंगे ना ऐप पे करके तो सब आएगा तो कितना कितना डालना है कितना करना पड़ेगा चाहिए तो हम जानते हैं બરોબરની જે શુદ્ધતા છે સૂક્ષ્મ સમજી આપણે જોઈએ છીએ ને અલી જો એવું નહી આ સકડી કે સકળ દ્વારા કે જે બે જનમાવી આપણે બેનર સુનીએ એનું સુખે જવાનું છે સપ સુખના બહુવાલા આપણે લગા다가 જે તે ક્ષત્રા સુખ થઈ જાય ને તો આ કે એ જે બોલવાનું છે કીધું નથી જે આ સાતવાદી સેજની બની સુજી રહેતા માટે જ્યાં સુધી સાચું શું ખોટું છે ખબર નથી ત્યાં સુધી છોકરી સુધી થાય કેવી રીતે ખબર તો ત્યાં બધી છે સાચું સુધી બધી કરવાનું દરેક પોતે દરેક મારો છોકરો પ્રમાણમાં એનાથી કે આનો પરિણામ બક્ષ છે કે સાથે નૌકાંત્ર એની સાથે જોઈ તો શુદ્ધ કઈ કરવું ગણી જે ધ્યાન કરવું ગણી શું અનૌકા મંત્ર અને હું શુદ્ધ આત્મા છું દાદા બધા દાદા મોટો નાના મજા પેલા એ મમ્મી માં જે બોલતો થયું દાદા મળ્યા હવે મારે શું માગણી કરવાની હવે એ પ્રભુ પાસે મારે શું માગણી કરવાની મૂર્તિ પ્રાર્થના શું કરું હવે તો પ્રાર્થના શું કરું પ્રાર્થના કરવા ને અહીં કરે છે પીડી કરીને હજુ હજી થયા કરી ચાલુ રોજ એ મજૂન ચાલુ હતી એટલે નથી કરી દસ વર્ષ થી કરેલી પેલા કઈ નઈ કરવાની પડ્યો ને એટલે મન ને વસ્તર મન વસ્ત્રો બધા યોગ્ય કરે છે યોગ્ય કરે છે એકાદ વચ્ચે કે જાકી લાગે ઇસની સુજી થઈ રહે છે ઇસની સુજી એટલે ડિમેન્શનલ હોય છે આ દુનિયામાં સંતાનો પોતાનો ધન જતી તો એક જ થી સુજી છે તો કેમ કહેને ગબરમાં બેહી રહેલા નથી જે થાય છે ખાલી દોયે ખાલી બેહી રહે એમ તો આટડા હું આમ આમ જ બેહી રહ્યો આમ આતો બેહી રહેતો કીધું છે ઠીક છે ઓ ટીકટ તોલા ગાય નાની ભાઈ એટલે કે કે તો કે તો કે આ બધા કેમ ઓરી ગયા કે કે મન મુક્તિ જે તરલતા એક તો ના ચાલે એ જો চিত্ত સુદ્ધ થઈ જાય চিত্ত જો চিত্ত સુદ્ધિ ધાર થઈ જાય તો આ પાડી ના મન મુક્તિ અંતર બધે ભળી જાય ભળી જાય હવે ઓરી ગયા ઓરી ગયા ચિત્ર વસ્તી કરવો ચિત્ર નિરો નિરો બરોબર છે હા નિરોજ નિવેદ થતું નથીલિટી રિયાલિટીવ કન્ટેન્ટિટી રિયાલિટીવ કન્ટેન્ટ અનેગેટિવ લખી ગયો નિરોધ કરવો એ નેગેટિવ એ રા છે અવસ્થાન સ્વરૂપ ના અવસ્થા સ્વરૂપમાં અવસ્થા અવસ્થામાં અવસ્થા અવસ્થામાં અવસ્થામાં અવસ્થા સ્વસ્થતા રે સ્વસ્થ સ્વસ્થ અવસ્થામાં અવસ્થા અસ્વસ્થ રહે અવસ્થામાં અવસ્થા એટલે અસ્વસ્થ રહે સ્વરૂપ માં અવસ્થામાં અવસ્થા રે દાદા એ કામ જોડી આપી મેં એવું કેવું છે કે જયારે સંપર્ક ના સમાજ ની ચિકા થાય વાંચવામાં આવ્યું છે કે આખા બ્રહ્માંડ ને એને દિગમત સ્વરૂપ એની આગળ થાય છે પ્રાપ્ત થાય આખા બ્રહ્માંડ દસન થાય બરાબર છે એ બરોબર છે પછી ની અસંપ્રદા સવા જેવી છે એ બધા 아아っ! Nós Jesus, te�� hermano nos! Fabiesselera! Saya hati de af figure ser game, Epita saya masih akan ditahui. Adeigang kamu saya etriome dalam jual <laughs> lanjut! <laughs> Platform,очки celebrating kita baş 一is dah <laughs> betul! Episah sente! Apipak si hadita ni perlu ni makasih! Departice tadi! तुम अंदर आ जाओ तो ये आ जाता है और ये आते हैं हमारी आत्मा में ज्ञान शक्ति होती है भीतर के सबसे ज्यादा आता नहीं होता तो ऊपर लाने वैसे ही दे ऐसे के हम सब चले जाते हैं अब हम भी देखे મારી બુદ્ધિ બાર ન પહોંચે દુનિયામાં કોઈ કરી નહીં આપડે થાય છે આત્મા ને પૂજલ ની વાતો કરે છે એ આપવા ને પરમાત્મા એની વાત પણ બહાર હોય છે એમને કરી રહ્યું છે ને આપડે દાદાનું થાય દાદા લ <laughs>